નેધર તેમનો કોઈ નાખતો નથી ઠીક છે તે આ તો આ એને ઇસ ઇસ હાઉસ પર લિસ્ટ છે કે જો સાટા કે લા થોડે કે પણ તમે જો કે કોઈ તો પાછો આવવાનું હોય કે મને કે 1000 રૂપિયા જાવે ભીગા કરીને કાડીસ તે પહેલા રુ ઘર પર સાપણ ભેજ દેની પડતી તેર ગરમતા પરકમે સરદીને એ નરુડીકુ ઉરચિ લગરકુડી કે છે કેમ દાડા કે સદુજ કે સેલેર ગવર્નમેન્ટ સ્થાપન કરડે તો બીટી કરપોલે તોરા પોલિટિકો બોલે ને કરતાય ને આપણે ચિંતા થાય ચિંતા કે નું ઉરકુર એ પડ કામ થાય એટલે આપણી વાત પણ ઉઠી ગઈ વાત થાય અમના સપ સરો ને બેગા જબરમાં કોઈ જમાવા તેથી જ ઘણા ખરા દુખી છે શંકા થી દુખી છે જમાનો એવો છે સોલ્વ થાય સંકામ ના પડ્યો દાદા પણ એવો શરૂઆત નો જે વિરોધી હોય છે અને એ જ કન્વિન્સ થઈ જાય છે ત્યારે એ પેલો વધારે ઉપકારક થાય છે થોડો વિરોધ કરનાર કોઈ વસ્તુ નો હોય અને પછી એ કન્વિન્સ થઈ ગયા પછી જયારે એ વસ્તુ નું પ્રતિપાદન જયારે તે લોકો બારના માટે ઇફેક્ટિવ થતા નથી પોતાના માટે થતા પોતાનું કલ્યાણ કરી જતા હશે પણ બીજા આ છે તે બારનું કલ્યાણ વધારે કરે અમુક લેખક એવા સારા જેવી પ્રતિભા એવી હોય તે બારના બહુ ઉપયોગી થઈ પડે છે અને બીજા અમારે જેવા હોય કે પોતાનું કરી જાય પણ બાહબૌ ઈફેકટી ના થાય ના ના હું આ વાત કરવા માંગુ છું જેસુ કે એ ઓમિટ કરું છું આ આ ધારાલી વાત છે જે સંકારા કાળ જેવું હોય ને જી જગ તો હું તમને કહેતો જ નહી કે એ અરે મારી આ ઘરે જ તેમ આવતે એ ના કરછો આમ ના કરછો એ ના કહે કા કરશું નહીં બરોબર મારી ઘરે જે હું તમ આવું ના કરછો આવું ના કર એ ના કહે કાજે બીજે બોલી દે આ કથા જોયું છે સારું ચાલે પણ એવું હોવું જોઈએ આપડે ઘેર આવે ત્યારે ઘેર બેઠા બેઠા સારા વાતો ચીતો કરીએ આપણી જોડે ફ્રેન્ડશીપ કરીએ આપડી જોડે રાખવી જોઈએ તું ધંધામાં પૈસા માટે પડ્યો એવું ના કરી જોઈએ નાસ્તા પછી એ પ્રેમ બહાર ખોવાયું થાય છે જે બનવાનું છે ને અમુક આમ છતાં આપણા બધા હા હું કઈ ઘેતા વખતે એને કહેવા જ ના રહ્યું ના કરીશું એને કઈ આય બાર કાયદો છે ને ના નુકસાન તો ગયું પણ એથી વધુ નુકસાન ના જાય એટલા માટે બેન કઈક નુકસાન છે ખોટ ઘણી જ નહી બઉ ને બાપ ફેર ગયેલ ફેર ગઈ શંકર ના પણ આપડે આ તૈયાર કરીએ ને સજે પણ સજે આવે તમને વાત ગમે બહુ હા તમે ઘેર પહેરાવો કોઈ સબલાત કળા દે બેઠા આયો તો મને માતો ને મેં આઈ તો દે હા મને કોઈ જાતે મોહાદા ઉઠાવ ના માર દી મોસનાતે મેઈ છે સકટલે બીજો બધો ઠઠારો તો ઈશાર છે ઠઠારો એ ઈશાર છે ત્યાં બંધ કરી મહાત્મા બા વકીલ ને બરોબર દીવા માં તેલ હોય ત્યાં સુધી ને પેલો દિવસ પરમ જ્યોતિ પછી જરૂર નહીં ના પણ એમાં એમ કેવાય છે આપડે માને વિચાર કરો કે ખુબ સસ્કીને તું છોડાય ને તું છોડાય તો શું ભલે છોડાય દીવાથી દીવો જ ના હોય તો સ્વરૂપ એ શબ્દ ને વાજવું નહીં એ જે ભગવાન ના અર્થમાં કે અલૌકિક શક્તિ ના અર્થમાં જે વપરાય છે એનું સ્વરૂપ મને સમજાવો કુટસ્થ શબ્દ વપરાય છે તે ભગવાન ના સ્વરૂપ સમજાવો સમજાવતી ગાંધી રાખી મારી દાદા એનો અર્થ ક્યાંય નથી ક્લિયર થતો એનો અર્થ ક્લિયર નથી થતો ના તો ક્લિયર નહિ પણ કુટેસ્તરસ્ર ते कोई साथ नहीं, नहीं, नहीं, नहीं।, नहीं बता दव्यून परिवर्तन जो पानी એટલે હું લોકો ઘણા બધા વિદ્વાનો પૂછે છે આવું કરતન જે પર્યાયુક્ત છે નિરંતર પર્યાયુક્ત છે તેને કુટું કે એક જ શબ્દો હોય ને નીકળે છે તો આ વીસ આ વાત નીકળીએ છીએ પણ એક શબ્દ એ વિરોધાબાદ ના હોય દાદા એના માટે અપરિણામી કીધો ને અપરિણામી जगतर क्षण क्षण फेरफारे अः शब्द वे अनामी ना अच्छी परिणाम આ જેમ એ કરે માયા છે પરિવર્તનશીલ છે પરિવર્તનશીલ તમને દેખાતું નથી એટલે તમને એમ લાગે કે આ જો કુટસ્ત હોત અને આ પરિવર્તનશીલ હોત તો વિરોધાબાસ એ દેખાય જ જેવો આમાં કુસ્થ ની બાબતમાં એના જેવું આ કુટર બાબત એવું છે કે આ પરિવર્તનશીલ હોય તો એને પરિવર્તનશીલ જ જોઈ શકે પરિવર્તન જોઈ શકે જોવાની વસ્તુ ભર્યા ખરે એ ચાલે ને જોવાની વસ્તુ ગઈ તે જોનાર ગયો જોવાની વસ્તુ ગઈ તે જોનારે ગયો કારણ કે ગુણ પર પરિવર્તન પર્યાય પરિવર્તન વસ્તુની દ્રષ્ટિએ કુટ થત તો પછી બધું વસ્તુની દ્રષ્ટિએ કુટસ્થ છે પણ કુટુંબ થઈ શકે લોક ને મૂળ મારી ગઈ છે મૂળ વાત જાણે ઉકેલ આવે ને આપડે ના પહોંચ્યા ચોપડીઓ આ ચોપડીઓ કોમની નથી એવું ના પૂછે લોકો જેટલા થાય બોટાબા સંતોષ કર્યા કે કવરી एवरीडे સવારે થાબે છે જોબેન નિર્ગમ નથી લોકો લે કે પરિવારથી હા પ્રતિબીજી કઈ વાત હા હા હવે હિમતભાઈ પૂછા કે હિમતજી આયા હતા છો તો দাদা ત્યાં નોંધ થતી નથી એ વાત બહુ મોટી નીકળી કે પ્રેમ હોય છે ત્યાં નોંધ થતી નથી બીજા બધા માં નોંધ આ તક બીયા બધા પ્રેમ ની વાત આ આશક્તિવું જગત તો નોંધાય બરાબર મને કઈ ના બતાવમત રાખે ચોકડો તમે નોંધઈ નાખી દેજો નાખી દેજો બાર जगत आखोष को अपने समझा પાણી પીવા જઈએ છીએ પાણી પાણી જગ્યાએ છે ભાઈ વાય ની જગ્યાએ છે કોઈ કોઈ ઉપકાર કરતું નથી ત્યાં ઉપકાર કરે છે કે ઉપકાર કરતા હોય તો ઉતારવા નીકળું છે આ કઈ પથરો સુ ને કઈ બદમાશ છે ચોટ છે મવારી એ તરત ઉભું ઉઠી આપડે અમથી કઈ થી શરૂઆત થઈ ગઈ થયેલું પોતાની ભૂલ પકડાતી નથી બુ અને જીવો છે દેવલો કોઈ ફરિયાદ આ નહી બિલકુલ નહી અહંકાર ખરો બુદ્ધિ નહીં संकल्प तैयार मेहनत करेहनत नहीं देव, देव को मेहनत कर संकल्प कर देव देव ने देव क्या एक संकल्प सीधी आप पूज थी सीधी हा, थे पूज ल आएल क्रेडिट व ये आप देखते ही ये देख लेते हैं ये लोग गैलबाजी से जाए जो ओ कौन यार ध्यान नहीं कवन मेहनत करने से देखो अरे जगत निर्दोष छे ये समझवानी जे दृष्टि केरावनी पड़े ना किता आ दाएं ने जो आप ना बोले पर। तो तो है हम ना बड़ आपड़े એટલે આપણે પછી હમાર વર્ત કરી છે તું મારા હું કેમ બોલું છું સરકટ ઉભું કર્યું આપડે અને પછી આપણું અને બીજી રીતે તમને કહું કે શાસ્ત્રકારો એક કહ્યું કે ઉદય માત્ર છે પછી દીવ હો એ મનુષ્ય પુરુષાર્થના આધીન પ્રાંત પુરુષાર્થના આધીન એ દીવતા છે આ દિગત બધું તમારી જોડે તમારી જોડે જે ક્રિયા કરે છે એ ઉદયકર્મ ના આધીન કરે છે એ જે પુરુષાર કરે છે એ તમારી ક્રિયા નથી એ બંધાય છે પુણ્ય બંધાય છે પાક અને તમને એમ લાગતું ને તમે તો એના ઉદયકર્મ ના આધીન છો અને ઉદયકર્મ કોઈના સત્તામાં નથી પોતાના એટલે નિર્દોષ पर गार्डव वर्नरी मशीनरी का मशीनरी सारी मशीनरी जे जीवती जेड मशीनरी મારી જ કે મેલું કે દાદા એ આ કેવરા છે મેં કીધેલું કે દાદા એ જય સચ્ચિદાનંદ કેવરા છે અને હા આ વાક્ય આટવું છે બુદ્ધિ શું કરે છે સમાધાન ફરે બુદ્ધિ શું કરે ફળ સ્થિરતા ફરે સ્થિરતા શું ફરે સ્થિરતા એટલે તમે કોક નો દોષ કાઢો તો બુદ્ધિ સ્થિર થાય જવાબકારી કહે છે બુદ્ધિ સ્થિર થાય બુદ્ધિશી થાય નથી મારો બુદ્ધિશીર થાય છે બુદ્ધિશીર થવાનો રસ્તો બહુ કારણ આ બુદ્ધિશિરો અમે થાય છે પણ જે બુદ્ધિ કોઈને કોઈના પર આરોપણ થયા પીવાની હોય તે બુદ્ધિ થી સ્થિર થાય <coughs> संसार <laughs> आगे जाए आप संसार का बुद्धिस्ती है माना એટલે પ્રકાશ આવશે બુદ્ધિ જ્યાં સુધી અતિ છે ત્યાં સુધી ખાવા નહીં છે કશું લીધે મનની ત્યાં મન ની નથી ખાવા દેતું નથી જમ્પા લીધું છે નહિ અરે મન તો ખાલી વિચારો નું હું વિચાર ઉભા થાય આમ વિચારે આ વિચાર વિચારે ખરેખર વિચાર નથી अत्य मरा कही सकते नहीं विचार अहंकार विचरी ने तो विचरी ने भेगो मन नोडक्शन मनजॉस्ट है એક તો અહંકારી બુદ્ધિ આપણને આમ ફૂટતું દેખાય અને પેલો મન ફૂટે છે ને આપણને વાંચી છે પોતે જે भर तुम कूटे वाँची शे वाँची शाय ग नमत आना पर अवस्थाओं से नमत अस्थिर हो पे आप मन में बहु खराब विचार आई करता है घेर आने सारा विचार हम ये विचार बिलकुल विचार जैसे विचार की भूमिका में हो પ્રકાશ કરી છે અરે બુદ્ધિ મન એ પાવર ભરેલું નથી એ તો જેમ કોઈ વસ્તુ આપડે લાવવા માંડીએ ત્યાર પછી પેલો શું કે નાશ થતું જાય મન ગાંઠેરું બધેલું છે કેટલો ટાઈ રીતે કેટલાક છોકરા હોય છે તે ગયા તાર કુસંગ કરેલો ખાતો ના ભાઈ જોયો એટલે પછી બહુ તારા ક્યાં ક્યાં કરે ને તૂટી જાય માં તૂટી જાય એટલે મન માછ નું બનેલું છે ગ્રંથિયો અને એ ગ્રંથિયો જાય તે નિર્ગ્રંથ કહેવાય दिगंध भगवान कहतीम जाए मन कोई वस्तु पर टाइम जाए क्या करें અમારું મન થાય શનિવારે ગુના રહે નહિ તો પછી મારો મારા બની હાથી જાદા પેલું જે મન ભમે છે ને અમારું એવું થાક બઉ લાગે ज्ञान सच कारण तेज लोग बंद अगर सचो अगर प्रती है व्यवहार मन प्रती है ભગવાન એક જ વસ્તુમાં આવી છે કે આનો તો ખરેખર પ્રતિ વ્યવહાર આપડે શું કે વ્યવહાર ને બાજે મૂક્યો પ્રતિ પછી આ નીકળે આ ડુંગર નીકળ્યું આ જાય મારા તો કેગુર ના ખાય છે ભૂલ સવાય છે નથી ખાતા એમને એમને એમ જ નથી ભગવાને ભગવાને એમ કહી દીધું તું કે આ બે શિશિયો છે આ બે શિશિ છે बताने सरखीज दवा देव तो एक पुष्टिकार दवा एक घर छोकरा आ दवा लीच ले चीच में हटो नहीं, नहीं तो यहां शू मागे तो मरी जवाब ખ્યાલ આવે મરી જવું એટલે આવું કઈ છે માટે આ કરવા જેવું નથી જ્ઞાન અમલમાં આવ્યા કરે એટલે ભગવાને કહ્યું હતું એવું બોલો કે જે અમલમાં આવે અમલમાં તમે અમલમાં લાંબા માટે પ્રયત્ન ના કરો અમલ છે કે બીડી એની છૂટી જાય મળે મળે કાઢી કઈ જતના લોકો આવે पचीस मोकलियाँ का दस लाख डॉलर मैंने जय दस लाख डॉलर એટલે તો હું લઈને આવી પણ ગામ છે તે ગામ નો છે કરેલ છે આમ ખાન નથી કરેલ એટલે શું કરું છું ત્યાં કે ધંધા કોર્ટમાં ગયા છે બધું કોર્ટમાં છે દાદાજી સારી રીતે બોલતી નથી કારણ કે આગળ કે મીઠ ખાવાનો મને બઉ શોખ છે મીઠ ખાવાનો મને બઉ શોખ છે મીઠું આ લોકો મીઠ છોડી દે પણ છોડાવ છોડાવે તસે કઈ દે ના હવે સાહેબ છૂટે એવું ના તમે કેવું કેવું આની લાચારી કરાવી એ પણ આખા અમેરિકામાં ભરે છે દાદા દાદા કરે છે દાદા ની પાસે પછી અમેરિકા વાળા અહીંયા ના બોલતું મારા પાપ લાગી ગોળ ગયો મારી પાસે મારી પાસે દેવું બહુ ત્યારે બધું આ છે તો છતાં મારે દેહર ડોલર લખાવે છે તો મારે બે હાજર ડોલર આસપાસ વાપરું પડ્યું ભાડું નથી આવું આવશે હું લખાવી આવું લખે લખી દીધા પછી જતી તો ગયા ત્યાં ન્યુયોર્ક માં ગયા ત્યાર પાછું ગાડી લઈને આવેલી ગયા ગાડી જતી કરવા આપી છે એના પૈસા ભરવા ગાડી લેવાતી નથી ગાડી લેવાનું ખરા ગાડી પાડી લાવ્યો તું દાદા ભાડી ને લાવ્યો શું કર્યું પચાસ ડોલર તાર ઇ પૈસા તમે ફરી તમે જેટલો લડા ભાગ એટલે મારા જાય તમે પચાસ આપી ખર્ચ ગાડી જુઓ દાદા આપડે દર્દી જને જવાનું સાઈ ગાડી પછી મારી ગાડી મારા બે મારા પૈસા પછી થઈ ગયા બહુ મોટા મોટા મન અરે એને ધંધામાં આ રૂ થઈ ચાલુ થઈ બે હાજર હતા અને આ પૂંસારી અને પછી લખ્યું હવે આગળ વધુ કહ્યું કે મારે દસ લાખ ડોલર હું લઈને આવીશ દેશ પણ મને ગઈ સા દેશમાં અવાજન થોડ ને આ દેશમાં નહીં આ બનતા રહે છે એના લોકો શું કરે છોડી નાન આપું જીજન બા નાનું ભાઈ રસી જોયેલો પછી બે ત્રણ બે ત્યાં કેમ છે हा हा तो दार। थोड़ी दिन, दिन <laughs> दारूसी अमार, शब्णती। अमार शब्णती હા વચન બધું એટલું બધું સરસ છે આખું ફરી જાય ચલો ફરે બુદ્ધિ પ્રકાશ થાય છે અને બુદ્ધિ દોડે છે ને તો અહંકારી જાય છે કારણ કે પોતે આગળ ચાલે એવું નથી ગમતું નથી ચાર્જ નિપાલમેન્ટ મન બુદ્ધિ ચિતના અંકાર એ જેના તરફ થયા તેનો શિક્ષણ ચિત્તના તરફ મન ઉડી જાય તમારે પ્રશ્ન નો જવાબ નહીં ચોથી વાંચી અને પોતે ગબરે એટલે વીચ રે ત્યારે વી ચાર થાય તો વિચાર નહી એને અહીં કૃષ્ણ ભગવાન શું કહ્યું મન એ છે તે બિલકુલ છે આ જે પાવર સ્ટેશન છે તેઓ ભરો અહંકાર ના હોય તો વિચાર અહંકાર તો એવું છે ને અહંકાર હતો તો વિચાર બધા થયા હતા પણ અહંકાર એ વિચાર છે ને વિચાર વિચારે ભરેલું તો ખરું નહી એટલે વિચાર ને ભરેલું તો ખરું ને આ પરિણામ છે પરિણા બીજું ક્રિય કરે ને એટલે બુદ્ધિ શું કામ કરે છે કે સ્વાગત અમને તમારું ક્યાં નુકસાન થાય છે ક્યાં દુખ થાય છે કે અડચડી આવે છે હમસાત રહે છે લોસ કેવા વગર જોઈ લે પ્રોફિટ એન્ડ લોસ પ્રોફિટ